આપણે હેઠળ કોઈ વિચાર કરો થાય ને આપડે પેલા દિવસ ના તમારે શું આંબરે અંદાજી જવાના દેખાયા છો ને જામનગર ના મંદિર માં ભગવાન ને કથા થઈ રહી માથું શું તેની ભોળા બેસતા આવી છે તેની ભેળા બેસતા અને આયો કેદ આવે તો કામ થઈ જાય હજી આપડે દરિદ્રી માં વિચારો શું જવા આવ્યો આ ભાઈ જમાડ્યા કઈ ન મળ અને પુષ્ક આપે ને આપણી પરિસ્થિતિ આ છે વાંચવું મેળવવું રોણાલે હો આબરે કોં બેલા વિને ઇતરી હોય ઓ તો એ જ તો આમરે પડી ઇતરી પણ મટાડું છે કે લાખું મટાડું તો કે કે કોની રીતે મટે આ ફાટા મારી છે આમ તો જ આવા જ તો બળે છે હાલો લેવાએ ખાવા મળે અથવા દોડીની ભાજી મળે તથા દીપરો ઇત્યાદિત જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્ય વાળી ચીજો કોઈ ને ના મળે એવી મંગાવી હોય અન્ન ખાઉ છું એવી રીતે જયારે જયારે ખાય સાંભળી આવે અને જે પ્રથમ ચીજ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્ર પણ વધુ આવે જયારે પણ તે ખાય ત્યારે તેને શું સાંભળે તેમ ના સ્વરૂપ નું સુખ તથા ભગવાન ના ભજન ભોગવે ચાલી વર્ષ પેલા ની વાત રાજ્ય માનનારા મોટા માણસો ઓછા હોય કીર્તિ ને માનનારા હોય મોટા મોટા મકાનો દોડી બીજો દોડે હું પકડું પકડું જેના હાથમાં આવે એ લઈ જાય માથા એ ખરાબ એ લઈ ને કરે એનો માણસ બેઠો હોય ત્યાં મૂકી જાય મારા માંથી આ નીકળ્યો કેન્સર મારે આ નીકળ્યું એકબીજાનું દેખાડે મારી ભાષા મારી ભાષા નાખી દીધું એનો આનંદ એનો કેટલો આનંદ કેટલો વિચાર કરો વિચાર કરી દો હું કઈ નથી અત્યારે રમતા આવી એનો આનંદ લગતા આવી રહ્યો એનો યાન બોલતા આવી રહ્યો એનો આપડે તૈયાર હો પસંદ એ દરિદ્રી લોકો નાખી દીધેલા કપડામાં આનંદ માર્ગ પકડ્યો આનંદ શેનો છે એ ઊંડા ઉતરો તો આપણને કઈ નઈ કઈ પણ મારે કેવું જોયું ભગવાન નવરેખો દરિદ્રી ના વધારે દરિદ્રી પણ એને ક્યાંથી હા દાન કરો ને એ દાન લઈ ને આવડે રાજી થાય નાખ્યું દશા કઈ કોઈ વિચાર કરેણા કોક ના એને પહેરી ને પાછું માન પોતાના ઘરણા તો છે જ નહીં હોય કરો વાત કરીએ દોડી દોડી દાન દેવા આવે ને દાન કે ને બીજા હળકા આપડે લઈ પણ મારે તોડા કલકત્તા હતું અને ઉતારી સેવા કરો તો મારો અને એમાં બધો ગણાય હા ભાઈ આવ્યા ભાઈ આવ્યા ભાઈ આવ્યો બનવું ભાઈ બોલશે મતલબ આ કરવું પડે આવી કરવું પડે બાપુ કરવા માટે કરવું પડે ત્યાં કોઈ ઠેકાણ સાધું સેવા કરો બસ બાપુ બહુ સેવા કરતા હો તમે જરા ધ્યાન રાખજો કરતવ્ય શું એની તો વાત જ નહીં તમે ધ્યાન લાવો દોડી દોડી ને આપણા સ્વામી છે એટલું અહિયાં નું કામ થઈ જાય કલકત્તા બોલો પછી આલો જેને હવે તે ભગવાન નું સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ હવે સ્વરૂપો તમે ચિંતા ભગવાન નો જે આકાર છે તે જેવો આકાર બીજા સામર્થ્ય પણ નથી ચાલતું એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન છે પણ બીજો કોઈ નથી જેવો છે તો પણ પુરુષ છે અને ભગવાન પુરુષોત્તમ સાધુ છે ને ભગવાન કે મારા સાધુ માં પામે છે કોઈ બાબત માં ભગવાન થી ઓછો નું ભગવાન અને તે સર્વ માં શ્રેષ્ઠ છે પેલા જીવો ને મુક્તો ને ઉપાસ્ય છે સ્વામી છે એ ભગવાન ના મહિમા બીજો જાય કોઈ જાય આશીર્વાદ તો આલોક નો પણ લોક નો ગરબા આલોક બધું તો પચાસ વર્ષ પેલા આશીર્વાદ નતો એનું કર્તવ્ય અને પચાવ પછી અન્ય લોકો એ આશીર્વાદ ને રવાડા અને ચડાવી દીધા અને એમાં અમારું કામ થયતું આ બીજા સેવા કરવાની અહીંયા આવી ચોંટી ગયા પડે માતા છે ને એને ભગ્ય લાગે છોકરા માંગી જે દીધો તને માખણ આપી નાચ કરો નાચ કરે જો પણ હજી માખણ થી જીતા એવો નથી અગળા જીત અને આપડે કીર્તન બોલનારો નો ઓળખી હોય એનું જવાબ ધરા માની આપડે જે આ બોલે છે એને ઓળખે છે ભગવાન ના ભક્ત ની ક્રિયા કેવો કે પેલા ઈ ક્યાં હોય જાલા ટકા કરવા એટલે ભગત થઈ ગયો બરાબર ભાવનામુ અને દેખાય તો એને દેખાય ભનુભાઈ ની દુકાને કોક ઘરે બેસવા જાય એની આખી એમ હોય આમાં ભેલ કેટલો ને ભૂલ કેટલો એ ઓળખી રહ્યું પછી આ ભલે કરું જેમ કે ભાવ ના ભાવ ના કેવાયું નહી ના ધર્મ ભાવના હોય નો અને ઉભય ભાવના બીજા ને તેને જી દેતા બુ કર ઈશ્વર છે એ અમુક બ્રહ્મ ભાવ જીવે છે અમુક સમય જયારે સૃષ્ટિ ચાલતી હોય ત્યાં લગભગ કર્મ ભાવના અને સૃષ્ટિ નો થયો ત્યારે બ્રહ્મ ભાવના ચાલે ત્યાં લગી કર્મ ભાવના ભૂલાતી નથી પણ કર્મ ભાવના ભેવી એટલે એમનું બ્રહ્મા વિષ્ણુ મહેશ અનિરુદ્ધ વૃદ્ધિ કર્યાન ને પાત્ર ને દર્શન ને પાત્ર કહેવાય ધ્યાન ને પાત્ર ને એ ઉભય ભાવના માં અને ગુપ્તો છે એ બ્રહ્મ ભાવના માં એટલે એ ધ્યાન ના પાત્ર આપણે આરંભી ઈન્દ્ર દેવતાઓ બધા કર્મ કરો કર્મ પૂર્યા વિના રવિ નુભ કરો અશુભ કરો એ બધાના ફળ ભૂલો વાપરે पुरुषोत्तम सर्व श्रेष्ठ है उपास्य सर्वे न स्वामी महिमा ना कोई पार ना पार प એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઇ જાય રહ્યા થતા અને એ ભગવાન ના મહિમા નો કોઈ પાર પામતા નથી એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશ ને વિશે રહ્યા થતા પણ એ અનેક બ્રહ્માંડ ને વિશે રહ્યા છે સર્વે જીવ સમૂહ તેમના યથા કરીને ય કરે એનું મહિન એના જીવ સમૂહ દરેક એવા પાછા રહ્યા એવા ત્યાં રહ્યા કોઈ કોણ રહી શકે એવા ને એવા અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશ ને વિશે રહ્યા થતા અન્વયપણે અનેક બ્રહ્માંડ ને વિશે જીવ ના સમૂહ તેમના વિશે તેમના યથાયો સંખ્યા નક્કી નહિ એટલે કેટલા હશે આનંદ આનંદ પર્વ કેટલું આકાશ આકાશ છે ને આટલું આટલું તો આકાશમાં કેટલા છે એ બધા માં બધા અને એના કર્મ ફળી આપે છે લાકડા હવે લાકડા નો ભાવ ઓછો થાય ત્યાર પછી ઇલેક્ટ્રી લાગે અને પછી અમે તમને લાકડા રૂપ બનાવીયે છીએ ધાતુ રૂપ નથી બનાવતા લાકડા રૂપ બના છો એ તો કોઈ ને કહીએ ન કરો આટલી મનતા કરો તમારું કામ થઈ ગયું હોટલે પાછો એ લાકડા લાકડા બનાવ્યા એને ઇલેક્ટ્રી નો કરં લાગે કહી માનતા હું તને કરી શુખા બધી જ ભગવાન ની આજ્ઞા જ વિચાર કરો હવે દુખ નો આવે કોઈ એવો નથી સાઉકાર ના જો વાત કરી વાત સમજી વિલાયતજી આવ્યો ને વિલાયત જાય અને પાછળ એવા દોડાવે ને અને અંતર હોય ચાલો કારણ કે અંગ્રેજ ની કોઈક એવી દ્રષ્ટિ હતી જેને રાજ્ય કારો છે વિચાર કરી એવું જ છે આ બધા જાણે છે આપણે મેળે અંતર નિશાન ક્યાં ધ્યેય ક્યાં ભગવાન બધવાનું ધ્યેય જોયું ને ને તમારો લાગ્યા વિ કે મે કરતા હોય કરો ને આપડે હું આજે અને ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશ ને વિશે રહ્યા છતાં અન્વયપણે અનેક બ્રહ્માંડ વિશે રહ્યા છે સર્વે જીવ સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળ પ્રદાતા પણ સારા સારા હરિભક્તો સમાગમ કરવા આવતા અને અહીંયા દરબારો ગોળા દરબારો રાજા તરીકે આબરું હારી હતી આજે તા જમાનો બદલી ગયો છે સ્વામી કઈ દેતા તમારું વાસણ તમારે ગામમાં મહેમાની લેવા નહીં જવાય સમાગમ કરવા આવું હોય તો અને રાજા તરીકે હોય તો અમારે તમારે ક્યાંથી બને એ વસ્તુ માં જાય અમારી પાસે બહુ મજા આવે કે સ્વભાવ જાય પવિત્ર થાય થાય આમાં રાખ કરવા જીવ ના જીવન છે બે ટકો બ્રો માં પદાર્થ હોય તેને આ હાથે કરી ને ગ્રહણ કરી લે તેમ ભગવાન એક દેશ માં રહ્યા થતા પોતાની યોગ કલા સામર્થ્ય કરીને સર્વ ક્રિયા કરે છે અને જેમ અગ્નિ તે કાષ્ટે તે અગ્નિ નું સ્વરૂપ બીજી રીતનું છે એ બધા જેમ કાષ્ટ અગ્નિ રહ્યો છે એમ બધામાં ભગવાન જે ભગવાન નો થોડું બીજી રીત નો અને જીવ નો થોડું બીજી રીત નોશ્વર્યુક્ત લાગે ત્યાં છે આવા જે ભગવાન છે મનુષ્ય જેવા કરીને આવે છે અને એમને જેવું કોઈ મનુષ્ય તરીકે જાણ્યા તો ઈ મનુષ્ય તરીકે દેખાય પણ એના ઓળખીએ આપડે ઓળખીએ અબલા થવું જોઈએ અગલા હું તો ડાયો છું એમ કે અબલા છે જો એટલે ઉપનિષદ હું ગઈ સત્યા ના તમે સર્વમ વિજ્ઞાન ભગવાન આવે અને પાર્લામેન્ટ વડી સભા એનો સભ્ય હોય ઓળખતો હોય બેઠા પછી ઓળખી એની હામું જોઈ લે પછી ઓકે પછી હું નવું આવ્યું એમાં ઈન્દા ના મનમાં કલ્યાણ કરો એમ કે સુખિયા રાજણું છે ને એ પગાડી દો બરાબર મધ લીધું બરાબર એને એને ભગવાન જ ક્યાં થાય ભગવાન કરી પણ એ આપણે બધા એને આટું સ્વરૂપ ભૂલાવી દીધું અને ભગવાન ને બીજી રીતે ઓળખાય બોલો એ શા માટે ઓળખાય એના ભલે હાથ મજુકર ના રાકાલ એતો હું જઈને વિજ્ઞાન અને એવી રીતના અનંત ઐશ્વર્યલ્યાણ મનુષ્ય જેવા થાય છે તે ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન જેને તે ભગવાન ભક્તિ કરી હોય અને તે જ્ઞાન ભક્તિ ના પોતાના જીવ અનુભવ એક યથાર્થ થયો હોય પોતાના જીવ માં અનુભવ એક વાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારે થાય નહીં પેલા મેવા મીઠાઈ એવું કેવું થાય તો આમરેશો ને આપણો માર્ગ ઘુસાઈ ગયો છે બીજા માર્ગે ચડી ગયા છે અને બીજા ને એ આવડે માર્ગ દોરિયા છે અત્યારની પરિસ્થિતિ બોલો વાંધો અને ગમે તેવું સુખ દુઃખ પડે તેને વિશે નો જે અનુભવ જાય નહીં રાજાને પ્રથમ નું જે પોતાનું સુખ તે દરિદ્રપણા પણ વિસરતું નથી અને આ વાર્તા કરીએ છીએ તો આવો સત્સંગ યોગ હમણાં તો છે પણ કદાચ દેશ કાળ પ્રારબ્ધ ના વિષમપણા થકી એવો યોગ ના રહે જગત માં જોઈશું જયારે બાજુ જેવાલોને ઉપાડી ગયા તોય આવડો ફૂટો મા પેલા લાજ નઈ તો આ ખરા તો આપણું આસન ધર્મગુરુ નું છે ધર્મ ગુરુ કેવાય અર્થ કરે ખરું મોક્ષ માર્ગ કેવાય માયા ભાવ ત્યારે મોક્ષ માર્ગ આવે ત્યારે માયા ના ભાવ મજબૂત કરવાની ઇન્સ ને જોડા બધા છે ને ગ્રસ્તો ઝોકડો હોય તો દોડી ના આવે ને અબડી પાણી એ મારા લે ભોય આ તમારાઈ કરીશો ઓક મને વાઈફર ડોડી ના આવે ને આ લોગના પદાર્થ પર કોઈ એમ ડોડી ના આવે મારા આ જન્મ મરણ ખાતા હલીય છે હવે જન્મ મરણ માં જાવું નથી એની દવા કોણ કરશે કોણ મારે આ દવા દેજો જેમ કે રાજા ને પ્રથમ નું પોતાનું દરિદ્ર પ્રમાણ માં વિતરતું નથી અને આ વાર્તા સારું કરીએ છીએ તમારી મેળે વચાવી ક્રિયા બદલવી છે સ્વભાવ બદલવો છે પાઠ કરનારા ના સ્વભાવ બદલી જતા હશે એમ ને બદલું છે મળે પણ મજબૂત થાય કારણ કેજારો માં કોઈ બાકી તો એ મજબૂત લાગત ભગત થઈ જાય તો એ જગ્યા ખાલી થઈ જાય પણ સમજી રાખી હોય તો તેના જીવ નું કલ્યાણ થાય ભાઈ અને એને એવો દ્રઢ નીચે હોય તો એને ક્યારે એમ ના સમજાય કે મારું ક્યારે અકલ્યાણ થશે હોય કરોડો રૂપિયા મળ્યા ગરીબ હોય કઈ ન હોય મરવાટાણું આવે તો બઉ અંદર છે અને આપડે સાધુઓ મેળા ઉપર ચડી બે વાત કરતા પોતાનો મહિમા વધારવો એટલે બોલે જોઈ રીતે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહ ન વર્તાય આમ ન તો તો સમજી રાખી એના જીવ નું બહુ સારું થાય માતે આ વાર્તા કરી છે